ઓગણીસો ત્રીસ માં જે માથા તોડાવી રહ્યા ને એ લોકો ગુજરાત ના લોકો ઉતરે જી ગયેલા હોય એક મીઠા હારું લોકો બનાવી દીધા ગુજરાત મીઠા નામ પર કેવા પાકા માં એતો બોલ્યા હતા પેલો ઓ બે બાજુ સિંહ કાલા ફટાફટા ચૌકા તારીખમાં <laughs> નારો ખોટો નથી આ પકડી દે ને એકદમ વાઈટ ભરાઈ જશે તમારા માટે તમારા માટે હું છે આ દુનિયામાં છેતરાવું તો મોટા મોટો આચાર થાય મોટા મોટો સદાચાર મોટા મોટો સદાચાર ચેતરાવું મોટામાં મોટો સદાચાર હોય મોટા છે સદાચાર મોટા મોટો હોય મોટા મોટા મોટા મોટા હોય તો સમજી ને ત્યારે દારત આવી છે જવા ને ઉઘાડી માં છેતરા સદાચાર બહુ ભાઈ સદાચાર થઈ ગયું છે તો ધારો કે દાખલા તરીકે આપણે પાછર મારી તો પછી પાછું એવું એવું જ ફળ આપણને આવતા ભાવ માં મળે આપણા વિવાહ માં પણ એ મારે એવી રીતનું બને ખરું એવા પ્રકારે આ ભાવ માં બને વિરામ પાછળ મારો એ તો પ્રત્યક્ષ જેવું કહેવાય શું કે પ્રત્યક્ષ એટલે પ્રત્યક્ષ ના ફળ મળે શું એ તમે આનું જે મન દુખાવ્યું એવું તમારું મન દુખાવો રસ્તો કરતી બીજા લોકો આવતા ભોમો મળે છે અને પ્રત્યક્ષ નું ફળ આ ભોમો મળે જો મને આમ ભાવે છે માટે એ ભાવકર્મ થાય એ નામ ભાવકર્મ નહી તને બધું ભાવતું નામ ભાવ કરાવક આપડે બધા ભાવ શબ્દ કરે ભાવ કર્મ થઈ જાય બધા એટલે ભાવ કર્મ માં પ્રકાર અને ડિગ્રી એવા કે ભાવ કર્મ પણ પ્રકાર અને ડિગ્રી બદલાય એ જ પ્રમાણે હોય કે પ્રકાર અને ડિગ્રી બદલાય એક જ જાતિ મૂળ જગ્યાએ જમે છે મૂળ જગ્યાએ તે ભાવ કર્મ કહેવાય मैने नुकसान पाचुके कोई मानस नु दस लाख रुपया नु नुकसान करने भाव कर मैंने एवं ज नुकसान पाचु બીજા રૂપ માં તમારું એટલું જાય બહાર નો ભીખારે બોલે છે એટલે અમે આગળ ભીખ માં છે તમે આપેલું છે તમે ન તો અમે તમને આપીશું કે છે એવું નથી તમે કોની વાત આવી તમારી વાત આવી છે સુખાય છે બધા કર્મ છે રાગ દેશ માં જાય છે રાગ દેશ નું ફર રાગ નું રાગ નું ફળ સુખ સુખ નું ફળ દુઃખ ભાવ કરાવે પરોક્ષ કર્મ ની કે ભાવ કર્મ ની વાત કરે એવું છે ને રાગ થી પુણે મન જાય અને પુણે થી લક્ષ્મી મળી લક્ષ્મી મળી પણ વસા સુ જે લોન ઉપર ના સુખ છે માટે પેમેન્ટ કરવાનું હોય તો લેજો તું ભરવાની શક્તિ નથી આવે પાછું પેમેન્ટ કરવાની તો એ ચાકવાનું બંધ બાકી લોન ઉપર ના શું કે કોઈ પણ પ્રકાર શું છે લોન ઉપર છે પણ સુખે લો નું કરે પાંખે લો ના કરો ના પેલા ઉધાર લીધું એ લોન કહીએ પણ જે પેલા આપેલું હતું એ પાછું આવ્યું હિસાબ ચૂપતે થવામાં એને લોન ના કહીએ ને પેલા આપેલું હોય અને અત્યારે પાછું લઈએ એટલે હિસાબ ચૂકે થયો એને તો લોન અત્યારે પાછો આવ્યો નથી પણ હવે પેમેન્ટ કેવું પડે ત્યાર સરસ સારી પણ પછી બીજી વખત ક્યારે ખરા તો એ દુઃખ નહી આવેછા મૂર્છા ન હોય તો મૂર્છા નો મુર્છા નો સવાલ આવ્યો ને એમાં જો ન હોય તો પછી વાંધો નહીં आज लोन अगौ आपेलू कोजि आए थे इफेक्ट थी त्या जाए तो आप फसल गये એમનો પ્રશ્ન એ છે કે પેલા અગાઉ આપણે જે આપેલું હતું છે અને આપેલું નથી વસ્તુ નથી એ આપેલું તો તમારું એના ખાતે જમે થયું શું ખાધ્યું અને નું ખાધું તે જમે થયું તમારું શું કયું તે રીતનું નહીં એ રીતે નહીં બીજી રીતે સુખ મળી જાય એમ કે મેડિકલ જવું પડશે એના કરતા સુખ ને દુઃખ લે જ શિકાર જ કરે તો તમને કશું હડે નહિ મૂળા તો કશું જ નથી મૂળા નુકસ્યા દાદા આગળ ની ઘટમાર નહીં એ બરાબર આગળ ના નવા કોઝિસ નહીં એ બરાબર પણ આજે જે રૂપક માં આવ્યું એ તો અગાઉ નું જે કોઝિસ નું ફળ છે હા ભર આપડે આજ નથી ઉત્પાદન નહીં કર્યું અને એમાં તમને નહીં થયા એમ તેમના આગળ આગળ હિસાબ નહીં તો કઈ માં થાય આગળ ના હિસાબા આ પ્રકૃતિ અમને જમશે ફાલ છે એનો આપડે વાંધો નથી પણ જે પોતે ચાકે ના હોવું જેવું કેવું બધું કેફ ચાણી છે તેનો કેવું ભાંતિ જ્ઞાન છે એટલે આપણને દેખાય છે સર્વ ધર્મ સંભાવ જે વસ્તુ શક્ય ખરી અત્યારે આપણને બધા જુદા જુદા ધર્મો દેખાય છે એમાં સર્વ ધર્મ પ્રત્યે વસ્તુ દેખાય છે ખરી સંભાવનો ઊંધો નહી કરવાનો સરખા ધર્મ સાચા છે એમ કેવું પણ સરખા છે એમ ના કેવાય સરખા કે ના મોકતો ક્યારેય ના કહેવા દે के थे। थे धर्म से धर्म धर्म एक जैन धर्मी अंदर बता मत मता है तो ये बदा एक थी सके कई जी सके ओछा था सके क्या एक थाना भूज पाके તો આ બધા એમાં વિલીન થઈ જાય બાકી પોતે વિલીન ના થાય છે કે નહીં પુરુષ પાકેદાર જેવો કોઈ પુરુષ પાકે તો વિલીન થઈ જાય ના મેગું થઈ જાય जाए नहीं तो मां करे क्या कर एक कोई के ये भेगा आपना जी स्वामी के आत्म करी आप आत्मधर्म चर्चा करो छो ये फरक खर ये तो अनुभव ना खबर पड़े मैं शुभ अनुभव नारी होटल પૂછો તારી ખબર પડે તારી ત્યાંની પીના આયા છે ની ધર્મ પ્રસામ કેમ કેવાય કે ધર્મ થઈને પરિણામ પામે તો એ ધર્મ નહી તો અધર્મ છે ઘર ના ભેલા ગયા ના આપે એટલો હમણાં તો પૂછીએ દેખાય ક્યાં પૂછ્યા ખોટું મનમાં એટલે બધાએ કહ્યું તાકર ગરીબ છે અને બધા કે દરેક ધર્મ વાળે દરેક માસે કે ગરીબ શું છે કે સાચું લખ્યું લોકો એ જ્ઞાન નથી જ્ઞાન ખબર આ તો જ્ઞાન જ નહીં આ તો જ્ઞાન છે જ્ઞાન થઈને પરિણામ પામતું કઈ એ બધું વાંચવામાં આવી છે માટે હર ના હોય લાકડો કેમ કેવાય વાતો લાગવી જોઈએ આપણે ગયા પછી માર્યા નથી એ પોતે કે આવ્યું એ પોતે એવું કે છે ચાર જ નું કામ થઈ ગયું અને હાજરી વચ્ચે કોઈ નું કામ થાય નઈ આમ તો હા મહાવીર નું માત્ર કરે છે મહાવીર શું ખોટું છે મૂળ પુરુષ છે માત્ર આનંદ દે છે માણસ એકલા સાધુ સન્યાસી બધા આચાર્ય હશે પણ દ્રષ્ટિ ના ફરી એ કશું જ કમાયું નથી એક અનય કમા દિ ના ફરી એ ફરી દ્રષ્ટિ છૂટી ગઈ અને દ્રષ્ટિ થઈને તો પડે દ્રષ્ટિ કેવી રીતે પડે દ્રષ્ટિ તો મુક્ત પુરુષ છે રહી હાલે જે મુક્ત છે સંપૂર્ણ રીતે મુક્ત છે જેના બુદ્ધિ નો છો ના હોય એ થઈ રહી ગયા થઈ રહ્યા બુદ્ધિ વાત હતી પોતાની જતી ના થઈ ગયા એનું બીજા ને કેવી રીતે એ તો સાચી બુદ્ધિ એ તો સાચી બુદ્ધિ કેવાય આપણે કહ્યું ને કે જેના બુદ્ધિ ના જેના બુદ્ધિ ના હોય બુદ્ધિ બિલકુલ ના હોય તારી થઈ ગયું વાત સાબુદવા આ મને દીને ટેન્ટ નહિ દીતે મુદ્દી હોગા નહી તો તુમાર જે ફેરેલો કે મુદ્દી હોય તો આડી અહંકાર હોય તો અહંકાર હોય તો કયુ કામ થાય નહી પોટલ પર્યું નથી એટલે કે યાર જા પેજે એ બોલે છો મારી પાસે એ વાર બે હઈ રહે જો ડાયમંડ છે સાહેબ કડાઈયા કો ઉચે મા બાપા ઘરેવા માટે સાહેબ તમને કેટલો બસ છે સાહેબ સાહેબ અપાર એટલો ટાઈમ મળે ઉચે મનામ કોટમાં કે ચાલતો સાહેબ કડાઈયા કે્યારે મને મળે ટાઈમ તો સાહેબ કડાઈયા પે ત્યારે મને મળે ક્યારે આપે મને કોરટમાં કામ કારણે કોણ કરે સાહેબ હે કડાઈયા આઈ મન કરા ધતી થઈ એ કે જો અને મોક્ષ એટલે મુક્તિ હોવી જ જોઈએ અત્યારે અહીં જ મોક્ષ થઈ ગયેલો હોવો જોઈએ બધું ખલાસ થઈ ગયું ત્યારે મોક્ષ માર્ગ સાથે એટલે શાસન મારા ખબર પડી જાય ને અંધારામાં ખબર પડે ને આપડે કે ગરીબ શું છે અનુભવ માં આવે ને એમાં અનુભવ માં આવવું જોઈએ એનું પ્રત્યક્ષ કારણ ભગવાન ભગવાન પોતે પૂછ્યું કે ભગવાન પ્રત્યક્ષ કારણ શું ધર્મ પામે છે કે આ તો ત્યારે બંધ થઈ જાય પ્રત્યક ધર્મ પાન્યા નું પ્રત્યક્ષ આત ધ્યાન દોડે ધ્યાન બંધ થઈ જાય ધર્મ ધ્યાન ચાલુ જ્યાં આત ધ્યાન બંધ થાય એટલે ચાલુ જ છે એમાં કોઈ ખોટું છે અને આટલું ધ્યાન ધોધ ચાલુ હોય તો મુસલમાન નહીં થાય છે ને આપણે થાય ફેર શું કયો ધર્મ ફેર મુસલમાને આઠ ધ્યાન રહે છે ચારે ચારે ખુલ્લા છે મુસલમાન તો વિતરાગો નો ધન કાને તમને શું લાગે ઉડી ગયા છે ધ્યાન નો અર્થ સમજાવો ને આર્થ ધ્યાન કેટલી ઉંમર છે તમારે ઘેર રહેવાનું મકાન માં રૂમ કેટલી છે અને ઉત્તર પ્રદેશ માંથી પંદર વીસ માણસ આવ્યા રાત્રે હડે છે શું નામ આપનું સુનિલ ભાઈ એ સુનિલ ભાઈ રાત્રે હળા ગયા વાગે ઉમે પછી ઉત્તર પ્રદેશ થી હોય એ બધા જુઓ તો એનું શું કહો એ લોકો આવો વધારો શું શું ના કોણ જતા રહો એથી મારે પાંચ છે ના કોણ એ કે તમાર મનમાં શું થાય અત્યાર કું આ બધા અત્યાર કઈ થી મુજ આપડે આવો વધારે મન શું છે તમારે ભગવાન તો છે જ તો પછી આવું છે હારું ભાઈ મશીન ચલાવો છો પછી થો એટલે શું શું થોડું નહીં ભાઈ કે એવું કુ નામ ના પાડો ચલા છે ત્યાં ધર્મ જ ક્યાં રહેલા સંસ્કાર ઉત્તમ છે એટલે તમે આવો વધારો પડશે આજે નવા સંસ્કાર માં ઉભા કર્યા તમારી સ્થિતિ માં હવે આવા ભાવ કરે ત્યાં જવાનું બોલાવું ના પણ બોલાવવાનું પહોંચે સાસુ સસર બધા ખરે જાનવર માં કઈ બેઠા બિલકુલ અકલ નથી એની સાથે મેં તમને કાય નહી રોજે છે તે મને મનુષ્ય માત્ર ના થાય છે મુસ્લિમો ને ક્રિશ્ચિયન બધા ફેરફાર શું ડેવલપ કોણ તરીકે આ ભે ભે ના હોવા જોઈએ ખાય છે ગમે બધું ખાય છે આ બે ના હોવા જોઈએ તમને કેમ લાગે તો ત્યાં આગળ ધર્મ સમાજ છે વિતરાગો નો ધર્મ એવો નથી અહિતકારી વસ્તુ આત ધ્યાન ને રૌદ હાટીબ લઈ જનારી છે અને અધુ ગયા પછી શું કરે છે હોય તો કેવો કરવો તમારે આપને ગમે એવું આપને ગમે આપને ગમે એ તો હું કરી આપ મારા બીજા કરવાનો રોજ છે એટલે પછી પાંચ પછી મારા જઈએ થાય એક માસ લઈ જાય રાત્રે દવાખાના થી દર્દીઓનું દર્દીઓ નો સવાર પરિણામ બઉ સારું છે દાખલો પછી કાચું થયું દર્દીઓ કેશ બેંક સેલ્યુઅે નીકળી છે કેશ બેંક ઉધારી સારી કેશ સારી ઉધાર ના બઉ હપ્તા ભર્યા હપ્તા ભરા એટલા બધા એ દુકાનમાં જેટલા ટાકા એટલા બધા તાલુકામાં ટાકા જ ના રહે ભર્યા મહિને મહિને હપ્તો ભરવાનો મહિને હું પ્રભાવ દેવ ના ભક્ત છે બહુ સારી વાત છે ભક્ત તમે અટકી તો ગયા છો જીત થતા અટકી ગયા છોડ ધ્યાન થાય જાય તો પ્રભાવ ધર્મ પામ્યો હતો કેવાય નહી તો ખાલી વાતો છે પ્રભાવજીના ધર્મ થી જો મોહ ઘટે નહી મોહ વધે તો સાદી ના હોય છે એમ બચી કેવું હોય સાદી હોય ને પ્રભાવજી એને જેવું એકાદ ગુણ તો હોય જ ના હોય બધા જ ગુણ ના હોય પણ એકાદ તો હોવ જોઈએ બીજી કોઈ પૂછે વાતચીત કરો ને બધા ધર્મ સાચા છે પણ બધા સરખા નથી મુખ્ય ધર્મો સાચા છે પણ સરખા નથી હા બધા સાચા નથી સાચા છે બધા પણ સરખા નથી તો કાલ કોઈ રામ રામ ની આખી દંડગી ખોટુંબડા કેમ કેવાય ખબર છે તો એકાગ્રતા તો રહેશે બધી ખોટું જ નવાય ખોટું જ રમી રમતો હોય દારૂ પીતા હોય કેટ્રિક સુધી બધા છે પણ બધા સ્ટેન્ડર્ડ વાત છે શું છે ના હોય કોઈ પણ વસ્તુ સરખી હોય કે નહીં માપી શકાય ની જોડે પસંદ ઈચ્છા થયેલું શું થયેલું હા ભગવાને નથી આવ્યું બનાવ્યું ભગવાન કઈ કુંભાર મુવા નથી કે આવું બધું બનાય બનાય કરે ફોઈ ના સાયન્ટિસ્ટ તરીકે છે અમારા ક્રાઇસ્ટ કેવી મુસ્લિમ વ્યુ પોઈન્ટ મત છે તમારે બરોબર છે પણ એવું નથી બીજા કોઈ તો ભગવાન બરાબર ભગવાને સીબીઆઈ મોકલી ને પકડી પકડી નેગાવવું પડે આરોપ આપો ખોટો આરોપ આપો આવું કરે નઈ ભગવાન તો ભાન જ છે શું અને બધા જીવ જોડે ક્ષમતા શું કરે આજે ભગવાન ક્ષમતા હોય દરેક જીવ છે એ શું કરે છે માત્ર ને પ્રકાશ આપણે દાન જવાબદારી જવાબદારી સારી પ્રકાશ બધા સંતાપ આવે ભગવાન તો ભગવાન જોયા નથી બધા નહી ભગવાન દાદા ભગવાન દાદા ભગવાન તો ભગવાન નો દર્શન થાય હું જ દાદા ભગવાન રામ કઈ નમસ્કાર કરું છું શિવશંકર કોઈ સંપૂર્ણ દશામાં અંદર એનું હું ગેરંટી આપું હું જ બધું છે ઓછી છે ને સાગ્રી પૂરી કરવી પડશે નમસ્કાર કરાદા ભગવાન તમે ના હોય આ ભાદરના પટેલ છે અને જ્ઞાની છે તમે જે માગો તેના છે બધા આખા વર્લ્ડ કોઈ એવો પ્રશ્ન નથી આધ્યાત્મિક કે જેનો અવાન જવાબ ના મળે અડતાલીસે આ ગામ બધું એટલે શું પઝલ સઝલ ગુના થાય ગુના થાય ને પઝલ સોલ્વ કરીએ વે ટુ વે ટુ શાંતક્રુઝ એવું લખ્યું માટે કે શાંતક્રુજ ના વે ટુ શાંતા બધા શાસ્ત્રો જે મરમ શું હશે જ્ઞાની પુરુષ જાણે મર્મ શાસ્ત્ર હોય ને ધર્મ જ હોય અને તે વે ટુ શાંતિ એટલું જ લખેલું હોય કાંતાકૃત જવાનો રસ્તો હોય ના કર્યો લેખી લખ્યું હોય પુણ્ય ભૌતિક સુખો જયારે ભૌતિક પૂર ની ઈચ્છા નથી સનાતન પૂર ની ઈચ્છા છે પોતાનું કાયર નું સનાતન સનાતન સારું આ સનાતન એમ આવડે છે બધી થાય છે કે ભૌતિક સુખ પણ સાથે મળે જેને સનાતન મળેલું હોય ને ત્યારે ભૌતિક સુખ જોયા જોયા છે સનાતન સુખ મળી હોય ભૌતિક જોડે કે ભૌતિક નાખી દેવાનું શું કઈ ભૌતિક નાખી દેવાય સનાતન સુખ મળ્યા પછી પહેણ આવી ના પડે પહેરાવા નહીં કરવાની જમવાનું કરવાનું ચિકન નહીં ખાવાની બધું ખાવાનું ફોટું લગાવી શું કામ ટોટલા હારું લગાવીએ લગાવી એમાં કઈ આપણે મુક્ત થાય છે તમને વિષય તમને પકડ્યા તમને પકડ્યા તમારે અજ્ઞાન થાય ત્યાં નહીં અજ્ઞાન કે હું કોણ છું ઘણું કઈ પકડ્યા નથી વિષય ઉપર વેર વાર વાર કરો ગ્રહણ કરવા જેવી નથી નોર્મલી હંમેશા બધું સારું હોય છે બી બઉ નોર્મલ ઇઝી પ્યોર એ બઉ નોર્મલ ઇઝી પ્યુઅર નાઇન્ટી નાઇન આપડે જાગુ એટલે આપણે એ ઊંચા ને આપડે જાગ્યા ભજન કર્યા કરીએ કોણ હવે તાવ થઈ જાય આવતા પડે કર્મ જાણતા અજાણતા બંધાઈ જાય તો એ પ્રાયશ્ચિત કરીને નીકળી જાય કે એને ભોગવવું પડે એવું છે ને પ્રાયશ્ચિત થી ઢીલા થઈ જાય બઉ મોટું ફળ આપવાનું હોય નાનું કેટલાક કર્મ એવા છે ટ્રાય ઉડી જાય અને બીજા કેટલાક કર્મ એવા છે કરો તો નરમ થઈ જાય ને ખોદ આવવાની એટલી બધી ના આવે દાખલો આપીને સમજાવવાની કે કઈ રીતનું પ્રાયશ્ચિત કરવાથી કર્મો જાય ને કઈ રીતનું પ્રાયશ્ચિત કરવાથી નરમ થાય આપડે જયારે આવ્યા અને મનમાં આમ કર્યું આ લડ્યા કઈ વાત કરાવે એનું પ્લાસ્ટિક કરવું છે એટલે આવું છે આ માટે ધ્યાન બગાડ્યું આવતો ઘણું બગાડ્યો એટલે આ જે વિચારો વિચાર છે, એ બધું ખોટું છે અને આવું ફરી નહીં કરવું અને પશ્ચાતા આમ તો ખવડાવ છે ખરા ખવડાવતી વખત આમ ખાઈ મૂકશે કરશે પણ ખઘડાયો વખતે નહીં ખવડાવે ખાઈ જ મારી દાતો ઓછે મારી જાત ઓળખાય છે એ બધું નડી ધર્મ જ કરી રહ્યા ધર્મ માને છે ત્યારે આવો બધા ખવડાય પણ કેટલા દ્વારા પૂજ્યો જેવો હું શું જોવાનું તમારો આવે આધાર જાતોના આધારે આયા ના આધારે આધાર બે જાણતો હોય પણ આધાર જ નારાય શું થાય છે કલ્પના કર્યા કરે છે હું શું છે આપડે જોઈએ આટલા ફોટા પટા તૈયારી કરવા માં આપડા પાસે સંસ્કાર થાય આમ કરો છો ઘર બધાને તમારે જવું પડશે અથવા જવાય ને તારીખ કઈ જા તારે હું તમે બે દા રહેવાનું કરે આ એવું નિયમ ના હાથી ને છે બધું તે નિયમ ના હાથી જાય છે તે નિયમ ના નિયમ જાણવા જોઈએ કયા નિયમ ના હાથી આવે છે કયા નિયમ ના હાથી જાય છે એ જાણે તો એને પત્તાઓ ના થાય કેમ લાગે ના તો થાય તો અરે હવે જ્યારે વધારે રોજ થાય અત્યારે હવે જમણી હું આવે ને તો હં રોજ આપેલો